મળે ભગવાન વ્યવસ્થિત શક્તિ શું ભગવાન દરેક ક્રિએચો ની અંદર છે માણસ ની અંદર કે બીજા જાનવર કે બીજા ઝાડપણ બધા અંદર બેઠેલા છે અને એ હોય તો જે છે એટલે ભગવાન તમારું સ્વરૂપ છે બીજો કોઈ નથી બહારી કોઈ ચીજ નથી એને દુનિયા બનાવી નથી ગુંભાર નથી કે આવો ધંધો બોડે દુનિયા તો વિજ્ઞાન થી ચાલી છે કરવું નહીં પડતું હોય તો ટુ એજ નથી બરાબર વન એવો છે ના ચાલે ત્યાં શું નિકટ ગમે તે ચાલશે કે જેની ઈચ્છા નથીગલે બધું ગયેલા મૂકું ક્યાં એકલા મારે આ ગાડી મૂકવું વાત છે આ સામાન તમે આટલો લે આવતા મારે બેગમાં જગ્યા નથી એના બદલે બીજું જે પાક લઈ જવું પડશે આ સાદી તરીકે આમ હું કેમ કા અમે કોણ બે વાય કાબા ના પડે હેલો જય સચિદા ભગવાન સુધરશે ક્યારે દાદા તમારી જોડે ચીકણા છે શાંતિ ને ઓળખો છો रीत देखाड़ू तो शक्ति नहीं ते चालो चाली सको हू क्याद તમે જ કરી આપો એમ હા આ લોકો શું કહ્યું મોટે પડી ઉરતા પેલા દત્તર મતે પડે આમ કરે તમારે કરવા તમારે એમ કેવાય તમે આપો સાહેબ બહાર આવડું મોટું તમારે તમે અમે અમને જો આવતો જ કર નહી લોકો આવી જ રસ્તો કહી લો ભક્તો છે એટલે તમારે કશું કરવા નઈ તમારે તો મને કહી દેવાનું કે આપડે મને કર્યા કરી આપું તમારે જાય નહી ને લાગે બધું એમ કે જંગલ છે એટલે આ પ્રશ્ન છે બધાને આ પ્રશ્ન હોય છે ને એમ હા તમને સાંભળવા આવ્યા છે એમ કે છે પૂછે શાંતિ માનસિક શાંતિ માનસિક શાંતિ નામ છે ચંદ્રકાંત્રકાંત ચંદ્રકાંત હા ચંદ્રકાંત કલ થી એમ કે જન્મકાંત લાગે તો મને નથી અટકે તમે એક વિપાલ આવે કે આ તો બટને કે મને પણ ખ્યાલ છે એવું કે છે કે મને પણ એવો ખ્યાલ છે એવું કે છે કે ચંદ્રકાન્ડ ને લાગે છે મને નઈ જાય છે મનુષ્ય છું એટલે થાય છે મનુષ્ય સ્વભાવ ને એટલે ઉશ્કેરાટ થઈ જાય છે શું હોય તો શું ફાયદો ના થાય તો શું ફાયદો ના થાય તમને કેમ ના થાય શું હોય તો ના થાય सनल आप ने ने, नेचर आ, कही है, आपने कोई ने कही है, तो है, एने तो दुख थानु ના રહે આ બધા થી ત્યાર પછી છે તો આપણને અસર ના એ લેવલે આપડે જઈએ તો આપડે ફિલોસોફિકલ લેવલ ઉપર વાત કરીએ છીએ ગાયો દઈ ગયો વાત એ છે કે આપડે મનુષ્ય સ્વભાવ જ એવો કે અત્યારે આ મારું આ તારું એમાંથી જ્યાં સુધી ના નીકળે ત્યાં સુધી મનુષ્ય નો સ્વભાવ જ એવો કે તારું આ જ્યાં સુધી ના નીકળે તમારા મમતા કાઢવું છે પછી કાયમી શાંતિ પરમાન સનાતન છું પછી તમને કોઈ લાગે ત્યાં પછી કરવાનું સંધ્યકલર થી કયું સનાતન ગઈ હિન્ક બુદ્ધિશાહી પણ લાવો મારે બુદ્ધિશાહી દર્શન કરવા બુદ્ધિશાહી થઈ ગયો બુદ્ધિ માં મધ્યજ ના પડે એડ કરાય બી મધ્ય પડે તો ના પડવા દે એવું ચલાવી ચાર યાદા વેચા દેતો એટલે લોકો નાય ઘરમાં એટલે હું રસ્તો ત્યાં થયેલો પચી શકીએ પણ પેલો બોલ કરી સારું હે મને બુદ્ધિશાળી કેમ કે બુધીજાજ કેટલું જણા હાય હાય હાય કેટલા દુખો ગયા નહિ બધા દુખ ગયા નથી મેન વિઉ એવી રીતના કોઈ રહી શકે અમે બધા તો કે છે કે હજુ આજુ સંસારે છીએ આશીર્વાદ આપણે થઈ જાય ને આશીર્વાદ આપે થઈ જાય ને આશીર્વાદિત થાય થઈ જાય જરૂર હોય કરોડપતિ થાય કે બ્રહ્માંડ ના માલિક એ આકાણ ન માલિકરો દેશ માંથી તો કેટલા બધા આવતા હોય છે ભક્તો આવતા હોય છે બધા આશીર્વાદ આપેલા શાંતિ મળશે ના આવે શું દાદા પૈસા નું તો એ બધા કે સંબંધ મારે નથી કોઈ પોતાની જાતે તો લેતા નથી એમની સાથે જે માણસો હોય એ ડોનેશન ભેગા કરતા હોય थी आ, आ, थी। संतो संतो के के <laughs> दादा बे पैसा पैसा तो नहीं लेता जो मानस आए बता पैसा भेगा करे पारका मे जीए यहां दर्शन करवा બાળકા માટે જીયા સુખ માટે જીવતો હોય તમે એક ઓળખાણ છે તમારે એમ પૂછો છે આમ બધા બધા એવું છે ને બિઝનેજ કરતા જોઈએ પણ ધર્મ વેપાર ના ચાલે શોધ છે એવા જે ચોખ્ખા હોય એવા સંત શોધ માં શું કે ચોખા હોય ને ભાઈ ભણે ના હોય આપડા ગીત ગાયા કરે શું એમને કઈ આ સઘન શું છે ભોન બોન ના હોય એ ભગવાન ને ફસતા હોય ભગવાન તો છે જ નહીં એવો બધે ભગવાન ક્રિએટર ક્રિએટર તો છે જ નહીં ક્રિયેટર ને ફસતા હોય અને જેને ભજે તને આપણે ભગવાન પૂછે આ તમને બધા જ એની કલ્પના છે પોતાની કલ્પના જાળવા બધે લોકો અને સંત કોને કેવાય પારકા માટે જઈએ તે કઈ દેવું સંત આવે તારે કેવું પારકાજો તમારા માટે ખબર પડે અત્યારથી તો આ તો બધા વાતો કરે એટલી છે તો આગળ મમતા બધો નો માર્ગ ના ખોલકા માટે જીવતો હોય મમતા ઓછી હોય ઓછો હોય ત્યારે બ્રહ્માંડ નો માલિક બ્રહ્માંડ ના માલિક એટલે શું સમજવું છે આ દેહ નો માલિક નથી આ વાણી આ વાણી કોણ બોલે છે તમારી સાથે દાદા બોલે છે ના આ તમે શ્રોતા છો વક્તા કોણ છે હું જ્ઞાતા દ્રષ્ટા છું અને વક્તા ઓરિજનલ છે એટલે હું કોઈ બોલ્યો જ નથી મારી જિંદગી બોલ્યો જ નથી છવ્વીસ વર્ષથી બોલ્યો નથી એટલે આ વાણીનો માલિક નથી આ મનનો માલિક નથી બોડીનો માલિક નથી માટે બ્રહ્માડ માલિક જયારે તમે માલકી પણ છૂટી જાય તો તમે બ્રહ્માંડ માલિક માલકી પણ માલકી પણ હોય તો બીજી જગ્યાએ માલિક પણ ના હોય આપડે એક પ્લોટ વાળો હોય દેશમાં માલિક હોઉં તો હું અન બ્રહ્માડ માલિક નહીં પણ કોઈ ચીજ માલિક નહિ હું બ્રહ્માડ નો માલિક શું કઈ તમે કોઈ ચીજ ના માલિક નહી રહો તો બ્રહ્માડ ના માલિક છે બધા પ્લોટ વેચી ને પછી બધા પ્લોટ વેચી નાખ્યા પછી હમણાં તો ડોલર બનાવે છે દાદા તમને જે યોગ્ય લાગ જેલું બે જે વાંચે થકી થયેલું છે કોઈ ને ખબર નથી કોને કરવી ખબર નથી જ્ઞાન જ્ઞાન ત્યાંનું નામ કેવાય કોઈ ખબર હોય જ ખબર વાળા જ આ જ્ઞાન ઉભું કરેલું છે આ જ્ઞાન ઉભું કરનારો ખબર વાળો આ જ્ઞાન એટલે શું કરવા માટે જગત કેવી રીતે ઉભું થયું પણ એક તો એ પઝલ જ બધા એમાં જ આગા પાછા થાય છે હજુ કે એનો જવાબ મળ્યો નથી એ પઝલ નો કોઈ ને જવાબ નથી મળ્યો હજુ ને સાધુ સન્યાસી આ ત્યારે બધા પધલ માં એની કરી ના થાય એને સાય ના આવે છે સાયન્ટિફિકન્સ એવિડેન્સ સાયન્ટિસ્ટો પૂછ્યું અમેરિકા વાળા નહીં એ લોકો એ કે તો પછી અમારે ક્રાઇસ્ટે કહ્યું છે અબજ માણસ ગોડ ક્રિએટર તો અમે અબજ ખોટા અમે ખોટા નહીં ગોડ ઇઝ ક્રિએટ બાય ક્રિશ્ચિયન્સ વ્યૂ પોઈન્ટ નોટ બાય ફેક્ટ તો વ્યૂ પોઈન્ટથી બરાબર છે શું કહ્યું બાકી વાર્તમાં એવું નથી વાર્ષિક છે જુદું તમે વાર્ષિકના હોય સગત વ્યુ પોઈન્ટને જ આર્થિકમાં બહુ ફેરું The world is the itself, only scientific E E manu manu Mane bada વાત સાચી છે મને બધા ચંદ્રકાંત નામે tame ઓળખે છે મને બધા ચંદ્રકાંત નાની પુરુષ છું અને આ હું ચંદ્રકાલી પત્યા બાઈ નો ધણી થયો બીજી રંગેલી પાછો ગર પાદળ હતી રંગેલી આના મામા ધવાનું કાકા તો ભૂહો તો બધી રંગેલી વ બેઠી છે આ રંગેલી પો હોય તો અંધી માર મચા કરે તે રંગેલી ફ્રેક્ચર કરી પડે અને રાઈજ બિલી બેસાડી પડે કઈ રીતે થાય તો દાદા આમાં તો બધા જ કન્ફ્યુઝ માણસ હતો તો બધા જ ગૂંચોયેલા માણસ ભેગા થાય કારણ કે આમાં તો બધા જ માણસ ગૂંચોયેલા છે આમાં તો બધા ગૂંચોયેલા જ છે આ રંગ બિલિફ કઈ એમાં બધા ગયા બધા દાદા તમે કયું જે સંસારી માણસ જેની ભૈરી હોય જેના કાકા હોય જેના છોકરા હોય એ બધા ગુચવાયેલા એટલે જેટલા સંસારી એટલા બધા ગુચવાયેલા એમણે એમ કહ્યું કે આ મારા છે મારા વાઈફ મારી વાઈફી કે આવું તો સંસારો બધા કરે જ છે ને વ્યવહારિક તો પોતાને છોકરા બહેરા બધું જેવું આમને કહું દાદા દવા આપે તમે પી શકો સમજો તમારી વાત હું સમજો કે મમતા જેમાં રાખી ત્યારે હજુ એટેચમેન્ટ હોય એટલે એમાં એ બધા ગુચો પણ હું શું કેવા માંગુ છું જે સંસારી શકે તમે તો છવ્વીસ વર્ષ થી આવું પણ સંસાર તો એમનું કરેલા અમેર કે આવજો કે ममता गेली दादा दृष्टि એક કલાક ની વિધિ છે અને પછી માલકી બધી તમારી બધી મિલકત બધી તમારી મિલકત લઈ લેવાય નઈ મારે જરૂર આવીશું મિલકત મમતા આપડે કોણેશન કરાદા સેવા વેચું છું એક જથ્થો હોય એમાંથી થોડીક સેવા વાઈફ ને મળે થોડીક છોકરાઓ મળે માજીને માટે તો અત્યંત એટલું જવા શું શું કા જવા દીધા ડાક્ટર હતા તો ડાક્ટર હતા ના જવા દેવા જન દાદા એ તો ડાક્ટર છે પાછા બચાવે ને ના જશો ના જશો કરીને એ તો ડાક્ટર છે પાછા ડોક્ટર છે લોકો શું દાખવ શું કે સાહેબ મને બતાવજો છે નિમિત્ત છે બધા લોકો તો મળી બી દાખલા બહુ જને મટી ગયું કે છે બધા પેશન્ટ અંદર હતા ને મળી બી બહાર ગયા હતા ખલાસ થઈ ગયા પેશન્ટ અમારા હાથમાં સંધાસવાની શક્તિ ના હોય તમારા ડાક્ટર ના હાથમાં હોય અમેરિકા ગયેલા ડોક્ટરો અને પછી કોઈ મેં કોઈ શક્તિ કરી અને શું વર્ષા બીજા ને તો ભાર ઓકે તારે બીજા ની લેવી પડે નહીં શક્તિ મે <laughs> દી વર્લ્ડ ઇઝ દી પધલ ઇલ થયેલ સોલ્વ કરીએ જીવન જીવન જીવવાનું ખરી મજા જ ટેન્શન રહી જ છે હોય નઈ હોય શકે કોઈ દાડું ટેન્શન રહી જ મનુષ્ય કોઈ થયો નથી એ જે કઈ દેશ માં આપડા દેશ માં થયા થોડા ઘણા ગયા શું મારા છો નહીં લાવેન્શનવાઈટ કરે બતાવ નાખેલો ગયા જન્મ બધે જમીન જવાનું છો કેટલા ટેન્શનુ છે એમને ટેન્શન રહીત થવું છે હા તો અહિયાં આવજો કરી આપીશ તારી ઉપરી છે નીકળી જાય કોઈ ઉપરી નથી વગર અમે દુખીએ કોઈ ઉપરી હોવો છો ઉપરી પછી અંદર નહીં ઘડવા માંગે વગર ભૂતે ભૂતું ઊભું કર્યું ભગવાન ભૂત ઉભું કરાવે છે ને એને બધા બસ મળે બેઠેલો તાર કોઈ ઉપરી કોઈ બાપ હોય ને કે તાર તારે મજબૂત થઈ જાય છે પ્રગટ થયેલા એટલે હું હું દાદા ભાવ નમસ્કાર કરું છું ને આજ માં ભગવાન થઈ શકે એવી સ્થિતિમાં નથી જયારે આ કચાક રે આ કયુંગ છે ને થઈ શકાય જેટલા લોકો ભગવાન કેવડાવતો હોય એમની જવાબદારી છે ખોટું કેવડાવું છું આ તો દાદા ભગવાન પ્રકટ થયેલા છે હું હો નમસ્કાર કઉ છું આમ કઈ ન જ્ઞાની પુરુષ એટલે વર્લ્ ઓબ્ઝર્વેટર છે આ વર્લ્ડ પ્રશ્ન પૂછાય ઓબ્ઝર્વેટરી આખા ડોક્ટર બોલતા રહ્યા હૈકા ચર્ણાઈ મોક્ષ બસર કયા મોકતા ભગવાન પ્રગટ હોય અમૃત ભગવાન પૂર્વ ભગવાન સાહેબ સબકને કા સબેન્શન હોય સબેન્શન મેં ખરાબી બી ક્યાં કરતા અહીં અસિ હોતી સીએ ની ઓફિસ માં અમે જોડાઈ જતા હવે એ બિલ્ડિંગ એપાર્ટમેન્ટ બિલ્ડિંગ નું બધું રિયલ એસ્ટેટ નું કરે છે એ ઘરે લઈશું દાદા ઘરે અમે આપડે ઘરે બોલાયા સારા ગ્રેડ આવે પરીક્ષા માટે આશીર્વાદ આપે ના પણ તમે એમ લઈ આવો ને કે એ શું કરે છે હમણાં એમ કેવું કે તારા ગ્રેડિંગ સારા થશે લે ભાઈ આમ તો મગાન બેલા લઈ આવો આગલા દેખા પાસે આવવા આવીરાदाबाद થી તમે કે ડેનવલમાં લઈ આવો કાલે ભાઈને ત્યાં 3 પાઈ હા સબાઈ કે બનાને મેને પોલીથીમાં ધર્મ બે પ્રકારના છે દાદા જવાબ આપે છે સાચો ધર્મ કોને કેવાય એ પ્રશ્ન છે ભાઈ નો સંભળાય છે કે ફરી રીપી કરું ઘણી બધી જગ્યા ચાલો ઘરમાં અભ્યાસ ની ધર્મ બે પ્રકાર ના જ્યાં સુધી દેહાભ્યાસ હોય આ દેહ હું છું એવી ભ્રાંતિ હોય ત્યાં સુધી आत्म दृष्टि देखाय आत्मा आत्म स्वरूप देखाय आष्टि जयरे उत्पन्न तेरे आत्मजन्म स्वरूप હું માનીશ હું છું કર્મ અને દેખાડ્યા સુધી ભગવાન શું છે કેવી રીતે શોધવા દેશમાં જીવન છે એમાં ભગવાન ની અંદર ભય છે ભગવાને તમારું સ્વરૂપ છે તમારું સ્વરૂપ ને જાણવા છું ભગવાન પ્રાપ્ત અને એને શીખવા માટે એને ભગવાન પ્રાપ્ત કરે એની પાસે જવું જોઈએ પુરુષ હોય તો આ દુનિયામાં કેટલા સંજ્ઞ થઈ ગયા એ બધા સંજ્ઞ નો જે દેશ મારો દેશ છે એ બીજો કોઈ હજાર નથી આપણે કેટલી વાપરી એને કંટ્રોલ તરીકે આપણે સમજવું જોઈએ કેટલીક વાપરી જોઈએ પછી અશાંત વાતાવરણમાં શાંતિ પરમાત્મા ભૌતિક લાલચ છે ભૌતિક બીજો નીચાઓ છે લાલચો છે ત્યાં સુધી